ભગવાન જે ઉપર અતિશય કૃપા કરે છે એને સંસારનું સુખ વધારે આપતા નથી આપે છે બહુ સુંદર બોલે છે ભક્તિ જયારે વધે છે ત્યારે અભિમાન મળે છે હૃદય દીન બને છે કુત્રાસુર ભગવાન ને કહ્યું છે તમારા ભક્તો નો હું નોકર બનુઆ તમારી મારા નજર પડે છે તમારા ભક્તો હું સેવા મોટા લોકો નો એવો સ્વભાવ હોય છે જે ઘરમાં જાય એ ઘરના નોકરોગવું નથી સ્વર્ગ નું સુખ ભોગવવાની મને ઈચ્છા નથી મને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે જ વિના માછલો જેમ તળ પડે प्राण दर्शन करवानी मने तीव रही व्यापुर थर्शन करने मने सत्संग संसार चक्रे भ्रमत मम उत्तम श्लोक जन शु भक्तो सक्तो संग था। એક વર્ષ સુધી ઇન્દ્ર ને રુદ્રાસુર નું નૃત્ય થયું છે રુદ્રાસુર ભગવાન ના ચરણ માં લીન થયો છે મહાન ભગવત ભક્ત છે ભગવાન ના ધામ માં પૂર્વજન્મ નો એ ચિત્ત કેતુ નામનો રાજા છે ભક્તિ કરતો તો થોડી ભૂલ થઈ પાર્વતી માતાના શાહ પછી એ રાક્ષસ થયો માતાજીએ વરદાન આપ્યું આજે ઉદ્ધાર થયો પુરતા સુરના પૂર્વજન્મની કથા વર્ણન કર્યું છે ષ્ઠ સ્કંદના સમાપ્તિમાં દિધિ નું વંશ વર્ણન કર્યું બે બાળકો થયા હિરણ્ય કશ્યકુ હિરણ્ય કશ્યકુ નો પ્રયોગ મારો દીકરો થાય માટે વ્રત કરેલું વ્રત માં ભ્યુ થઈ મરુદણો નો જન્મ થયો ના જન્મની કથા વર્ણન કરી ષઠ સ્કંદ પરિપૂર્ણ સપ્તમ સ્કંદ નો આરંભ બ્રહતાના ભગવાન સ્વયં કથન દૈત્યાન અવધી સપ્તમ સ્કંદ ના આરંભમાં પરીક્ષિત રાજા નો સુંદર એક પ્રશ્ન એક શંકા છે આપ આજ્ઞા કરો તો ભગવાન સર્વ માં મળેલા છે ભગવાન સર્વ વ્યાપક છે જે ભગવાન સર્વ છે એ કોઈ ઠેકાણે વધારે છે કોઈ ઠેકાણે ઓછા છે એવું તો નથી સર્વ વ્યાપક ભગવાન સર્વમાં સમભાવ થી વિરાજેલા છે ભગવાન તો સમરાજેલા છે જગત માં સમતા દેખાતી નથી જ્યાં જુઓ ત્યાં વિષમતા દેખાય આપવાન સમથી વિરાજેલા છે ભગવાન સર્વમાં સમભાવ થી વિરાજેલા હોય તો ઝગડો કેમ થાય મારી ઈચ્છા છે કોઈ ના ઘેર ઝઘડો થાય જ નહીં ભગવાન સાર્વમાન સમજ થાય સાસુજીમાં ભગવાન છે કોઈ ના ઘેર ઝઘડો ન થાય ભગવાન તો સબભાવથી વિરાજેલા છે જગત માં જ્યાં જુઓ ત્યાં દેખાય છે જે વિષમતા માંથી વેર ઉત્પન્ન થાય ભગવાન સમભાવથી વિરાજેલા હોય તો વિષમતા મારા ભગવાન પ્રકાશમય છે ભગવાન ના બે સ્વરૂપ છે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર આસ્તિક હોય કે નાસ્તિક હોય સજ્જન હોય કે દુર્જન હોય પાપી હોય કે કુંસારી હોય સૂર્ય નારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે ઘણા લોકોનો એવો નિયમ હોય છે સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે છે સૂર્ય નારાયણ અર્ઘ્ય આપે છે સૂર્ય નારાયણ વંદન કરે છે એમને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે કેટલાક લોકો તો એવા હોય છે શું નારાયણ ઘરમાં આવે છતાં પથારી માં પડેલા જ રહે છે હું બહુ મોટો પ્રત્યક્ષ પર માં શું નારાયણ આવ્યા છે અને પથારીમાં પડેલા છે સુ નારાયણનું અપમાન કરે છે એને પણ શું પ્રકાશ આપે યણ ની પૂજા કરે વંદન કરે એને પણ પ્રકાશ આપે છે નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે નિર્ગુણ નિરાકાર પરમાત્મા ક્રિયા નથી ક્રિયા માયા છે સત્તા ભગવાન છે ભગવાન ના આધારે માયા ક્રિયા કરે છે નિર્ગુણ નિરાકાર સર્વ વ્યાપક ભગવાનને કોઈ ક્રિયા થઈ શકે નહી છે પ્રકાશ ના આધારે માયા ક્રિયા કરે છે માયા માં વિષમતા છે ભગવાન માં વિષમતા નથી માયા ત્રણ ગુણ આવી છે ત્રિગુણા છે પરમાત્મા ત્રિગુણ થી પર શુદ્ધ બ્રહ્મ છે જગત માં જે વિષમતા દેખાય છે ભગવાનની નથી એ માયા ની છે સગુ સાકાર ભગવાન લીલા કરે છે ભગવાનતા કરવી જ પડે છે ભાવમાં વિષમતા ન થાય સર્વ માં સમ ભાવ રાખો અધિકાર પ્રમાણે ક્રિયામાં તો વિષમતા કરવી જ પડે છે જે મોટો દીકરો છે એને પૂછો આ બે બાળકો માં તને કયો વાલો લાગે માં એવું કહી શકતી નથી કે મોટો દીકરો વાલો લાગે છે માં એવું કહી શકે નહીં કે જે નાનો છે તે વાલો લાગે છે માનો પ્રેમ બંને બાળકોમાં સમાન છે ક્રિયા સમાન નથી સુખી થશે અને જે નાનો દીકરો છે તે ના ખાય તો સુખી થશે બે બાળકોને સુખી કરવાની ભાવના છે મા હૃદયમાં પ્રેમ સમાન છે ક્રિયા સમાન નથી ક્રિયામાં વિષમતા એ વિષમતા નથી માણસ આવે એને પ્રેમથી તમે ભોજન કરાવો છો જમાડો છો ગાય માતા આવે તો તમે અન્ન આપતા નથી ઘાસ આપવો ગાય ઘાસ અને ગરીબ અન્ન વિષમતા નથી સમતા વૃત્રાસુર ને માર્યો નથી તાર્યો છે શ્રી કૃષ્ણના માર માં પ્યાર છે રાજા પ્રશ્ન છે વૃત્રાસુર ભગવત ભક્ત હતો છતાં એને કેમ માન્યો માર્યો નથી એને મુક્તિ આપી ભગવાન તમે જેવો પ્રશ્ન પૂછો છો એવો પ્રશ્ન એક તમારા દાદા એ રાજસુ યજ્ઞ માં ને આવો જ પ્રશ્ન કર્યો રાજુ યમાં મોટા મોટા સંતો મહાત્મા શ્રી કૃષ્ણ ભગવાન વિરાજેલા છે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા ઋષિઓની એવી આજ્ઞા થઈ ધર્મ શ્રી કૃષ્ણ ભગવાન પ્રથમ પૂજા કરી બધા રાજી થયા છે સભામાં બે ચાર જીવ એવા બેઠા હતા એમને બહુ ખોટું શ્રી કૃષ્ણ ભગવાન પણ સહન કરે છે પરમાત્મા સર્વ શક્તિમાન છે નિર્દોષ છે છતાં ભગવાન સહન કરે છે તમે પણ સહન તમે બહુ સુખી થશોસાર એવો છે સંસારમાં ભગવાન આવે છે ત્યારે કેટલાક જીવો ભગવાન વિના કારણ નિંદા કરે છે દાળો આપે છે જે સભામાં પ્રથમ પૂજાનું માન મળ્યું હતું એ જ સભામાં અપમાન થયું શાંતિ સહન કરે પૂરી થયા પછી સુદર્શન ચક્ર થી શિશુપાળ નું માથું કાપી નાખ્યું શિશુપાળ ભગવાન ચરણમાં લીન થાય મોટા મોટા યોગીઓ ભગવાન માં જાય ધર્મ રાજા ને આશ્ચર્ય છે શ્રી કૃષ્ણ ભગવાનની જેને નિંદા કરી એ શિશુપાળ નરક માં કોઈ પણ નિમિત્ત થી જગત ને ભૂલી જાય ભગવાન ના દર્શન માં સ્મરણ માં તન્મય તમારું કલ્યાણ થશે જે જગત ને ભૂલે છે ભગવાન ના સ્મરણ માં તન્મય પ્રેમથી તન્મતા થાય કલ્યાણ થાય તો શું છે જે વેર થી પણ તન્મ પાલની શ્રી કૃષ્ણ માં વેર થી તન્મતા થઈ શ્રી કૃષ્ણ ને શત્રુ સમજે છે મને મારશે મને મારશે માનવ સાથે ઝઘડો કરવો કોઈ પણ માનવ સાથે ઝઘડો કરશો તમને ત્રાસ આપશો અતિ ઉદાર છે જે પરમાત્મા સાથે ઝઘડો કરે છે એ જીવ સાથે પણ ભગવાન પ્રેમ કરે શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે શિશુપાલ શ્રી કૃષ્ણ સાથે વેર છે કોઈ માનવ સાથે વેર કરે તો મન બગડે મિત્ર કરતા મન શત્રુ નું ચિંતન વધારે કરે જગત માં રહી જગત ને ભૂલી જવું છે ભગવાન દર્શનમાં સ્મરણ માં થવું છે તો જીવ નું કલ્યાણ નથી ભગવાન જય વિજય પ્રતિબંધ કર્યો ત્યારે જય વિજય ને સાપ આપ્યો એ હિરણ્યક્ષ હિરણ્ય કશ્યક થયા એ જ બીજા જન્મમાં રાવણ કુંભકર્ણ થયા અને તે જ ત્રીજા જન્મ માં શિશુ પાર દંત વક્ત્ર થયા છે ભગવાન ઉદ્ધાર કરે છે કશ્યપુ જયારે પ્રહલાદજી ને મારવા દોડ્યો ત્યારે સ્તંભ માંથી નરસિંહ નરસિંહ સ્વામી નું પ્રાગટ્ય થયું ધર્મ રાજા ને આશ્ચર્ય દેશો મરણા પ્રયોજતા આ કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજ શ્રવણ પર્વત માં ગયો બહુ તપસ્તરિયા કરી અમ ત્યાગ કર્યો છે બ્રહ્માજી ના મંત્ર નો જપ કરે ઘણા વર્ષો સુધી તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા કયું વરદાન મારદાન માં માગે છે મારું મરણ દિવસમાં ન થાય રાત્રે મારું મરણ ન થાય મારું મરણ પૃથ્વીમાં ન થાય આકાશમાં ન થાય મારું મરણ માનવ ન થાય મારું મરણ માનવેતર પશુ પક્ષી પણ ન થાય મારું મરણ અંદર ન થાય બહાર ન થાય છે મારા ભગવાન એવી કોઈ લીલા કરે છે હિરણ્યાક્ષર ને હિરણ્ય કશ્યક અર્થ થાય છે ભેદ બુદ્ધિ ત્યાં ભય છે ત્યાં જ્યાં અભેદ છે ત્યાં અભય છે ઉદરમંતર કુરુ અથ તાવ વિના ભોગ બુદ્ધિ તી જ્ઞાની પુરુષો સર્વ ને અભેદ ભાવ થઈ ગયું છે મારા અંદર જે નારાયણ છે એ જ સર્વ માં છે ત્યાં ભય છે જ્યાં અભેદ છે ત્યાં અભય કન્યા ને માની બીક લાગતી નથી કન્યા ને એક હોય છે પુત્ર વધુ ને બીક લાગે घर भिन्न भेदय नारायण है द्वितीट शब्द नो अर्थ बुद्धि ભેદભાવ તમને નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળકના રમકડા કોઈ લે તો રડવા લાગે છે એ જ બાળક મોટો થયા પછી એને રમકડા સારા લાગતા નથી બહાર જગતમાં શ્રી કૃષ્ણ જગત સારું છે એવું સમજે એનું મન બગડે છે જગત બહુ ખરાબ છે એવું સમજે એનું મન બગડે જગત નો વિચાર ન કરો જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે જગતમાં કઈ ખરાબ નથી જગતમાં ભગવાન આવે છે જ્ઞાની પુરુષો સર્વમાં એક જ પરમાત્મા નો અનુભવ કરે છે પુત્ર શ્રી વામનજી મહારાજ ની કથા કાલે મમતા દીધી ના બે બાળકો છે હિરણ્યાક્ષ મમતા છે વરા ભગવાન એને મારે છે ય જા કરવું પ્રમુખ જગત ભગવાન નું સ્વરૂપ છે જગત ભગવાન થી ભિન્ન નથી જગત ભગવાન નું સ્વરૂપ હોય તો જીવ દુઃખી કેમ થાય છે જગત તો ભગવાન નું સ્વરૂપ છે દેહભાવ બધાને દુઃખ આપે છે આજ હિરણ્ય કશ્યપુર સ્વરૂપ છે હિરણ મમતા છે હું પુરુષ છું હું સ્ત્રી છું બધા જાણે છે આત્મા શરીર થી છે તો શરીર સુખ એ મારું સુખ થઈ શકે દેહભાવ અનેક જન્મનો દ્રઢ થયો છે આ દેહભાવ જ દુખ સાધારણ જ્ઞાન હિરણ્ય કશ્યકુ દેહાભિમાન છે દિવસમાં મરે નહીં રાત્રે મરે નહી અંદર મરે નહી બહાર મરે નહીં એને મધ્યમાં માર્યો છે સંકલ્પથી જ મન જીવે છે સંકલ્પ રહીત મન ભગવાનમાં માં મળી જાય છે માં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે એક સંકલ્પ પૂરો થયો અને બીજો હવે થવાનો છે એક સમાપ્તિ અને બીજા આરંભ આ બે મધ્યમાં શ્રી કૃષ્ણ ને પ્રહલાદના જેવી સર્વકાળ ભક્તિ કરો દસમ સ્કંદી ના મધ્યમાં શ્રી કૃષ્ણ મંગના મંતરે માધવો માધવન માધવન ચાંદરે ચાંગના બે ગોપી ના મધ્યમાં શ્રી કૃષ્ણ છે બે સંકલ્પ મધ્યમાં ભગવાન ને રાખો સર્વકાળ ભક્તિ કરો ભાવ દો હું સ્ત્રી નથી હું પુરુષ નથી હું પરમાત્મા નું અંશ સુખ મારું સુખ નથી દેહ સંધિમાં જે ભગવાન રાખે છે એ જ દેહભાવ મારી શકે છે ભગવાન ભક્તિ એવી કરો તમને યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી જેને યાદ આવે છે હું પુરુષ છું આત્મ ભાવને દ્રઢ કરો બધા જાણે છે કે હું શરીર નથી હું શરીર થી જુદો છું તો પણ હું શરીર છું એ ભાવમાં જીવડે છે શરીર થી આત્મા ભિન્ન છે ભૂલશો નહીં તમને આનંદ ભગવાન આપશે આનંદ કોઈ સ્ત્રી પાસે નથી આનંદ કોઈ પુરુષ પાસે નથી આનંદ તો ભગવાન આપે છે સ્ત્રી કે પુરુષ સુખ આપે છે એ દુઃખ પણ આપે પ્રહલાદજીની ગણના દેહો પૃથ્વી જન્મથી જ ભક્તિ કરતા ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ માં બહુ વિઘ્ન આવે ભગવાન કોઈ ભક્તિ માં આનંદ આપે છે આનંદ પ્રગટ ન કરો કોઈને કહેશો પ્રગટ કરશો તો ફરીથી એવો આનંદ મળશે સંસારી માનવ વિષયાનંદ પણ છુપાવે છે ભજનાનંદ ને પ્રગટ ન કરો પ્રજી સતત ભક્તિ કરે છે ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ માં વિઘ્ન આવે घरवाजो बंद रा जगत नेता संवसार फो साधारण जीव छेम बताजो अंदर प्रेम परमात्मा साथे।